સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ લોકમાં બે દુખ છે તે અન્ન વસ્ત્ર ન મળે કે ન પચે અને તે વિનાનું દુઃખ તો અજ્ઞાનનું છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકલી ભક્તિએ કરીને દેહ દમાય નહીં ને બળ પણ ઘટે નહીં એ તો જ્ઞાન ને વિચાર બે જોઈએ ને દાખલો તો ખેડૂત ઘણા કરે છે તે બળિયા થતા જાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા કે કાળા ભૂત જેવા ને કોટમાં ઉતર્યું ને રૂડા રૂપારા હોય ને પહેરવા લૂઘડું ન મળે ને વળી સુરવીરના સિંગડા ને તરવારને મ્યાન ન મળે ને ફોશીના રાજા હોય ને સો રૂપિયાનો મહિનો તે તો સર્વે પ્રારબ્ધ છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે છે ને સાધુના અયામાં ભગવાન છે તે જીવના અયામાં ઘાલે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે વચનામૃતમાં પોતાનો રહસ્ય અભિપ્રાય રુચિ સિદ્ધાંત આદિ ઘણા શબ્દ કયા છે તે ઉપર સુરત રાખીને ચાલવું એ જ કરવાનું છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વડોદરાનો ચાંદલો કોઈકને આવે ત્યારે સર્વે તેના મોટા ભાગ્ય માને તેમ આપણે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે માટે આપણે તેનો કેફ રાખવો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ જીવ વિશ્વાભિમાની તૈજસાભિમાની ને પ્રાજ્ઞાભિમાની એ ત્રણ દેહમાં ત્રણ ગુણમય વર્તે છે પણ તેથી પર ગુણાતી વર્તું અને ભ્રમરૂપ થવા માંડે તેને સુખ થતું જાય છે જેમ તડકામાંથી બળતો આવે ને ઝાડને છાંય બેસે ને શાંતિ થવા ને નેવડી જેમ ટાળ વાતી હોય તે અગ્નિએ તાપે ને સુખ થાય નેવડી જેમ ભૂખ્યો હોય ને તે ખાવા માંડે તેમ ભૂખ તરસ જાય ને સુખ થાય તેમ ભ્રમરૂપ થવામાં સુખ રહ્યું છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આ જીવને ભગવાન સન્મુખ ચાલવામાં અંતરાયરૂપ આળા ગઢ છે તેની વિક્તિ જે આ લોકમાં નાતીલા કુટુંબી મા સ્ત્રી દ્રવ્ય ઇન્દ્રિય ને અંતકરણ એ ઘડ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બે પ્રકારના માણસ મંદિરમાં ને મંડળમાં છે તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને એકને તો રાખો પડે હોય તે બેમાં પોતાનું તપાસવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરીએ આપણે આ લોક અને આ લોકના પદાર્થથી કરોડ ગામનું છેટું છે પણ સર્વ કારખાના કરીએ છે ને પદાર્થ રાખીએ છે તે તો શું કરીએ છીએ સ્થાન વિના આટલા માણસને ક્યાં રહેવું ને મંદિરમાં ચાર પાંચ મોટેરા હોય તેમાં કોઈને રજ હોય ને કોઈને તમ હોય તે સૌને પોતાની પ્રકૃતિ પ્રમાણે સૂજે બાકી તેમાં મોક્ષભાગી પણ હોય તેને મળવું ને જેને સત્વગુણ પ્રધાન હોય તેને સારું સૂજે ને મન કર્મવચને મોટાની અનુવૃત્તિમાં રહીએ તો એની દ્રષ્ટિ પડી જાય ને સર્વ દોષ ટળી જાય ને માણસ રાજાને સિપાહીને ને જમાદારને એવા આવડાને પણ રાજી કરે છે તો આ સાધુ તો તરત રાજી થઈ જાય એવા છે